તેમ છે તેમ કે નથી અને નથી કે સમજ અને ભ્રાંતિ વાળું છે ભગવાન આ લોકો જે માન્યું છે ને આપડે વ્યવસ્થિત કે ભગવાન માને છે આ લોકો એ ભગવાન એટલા માટે મનાવડાયું છે કે બીકરે નલાયક માણસ અઠાર માણસો ને ભગવાન હું ખોટું કરીશ ભગવાન ગળવા માટે કે તું સમજી ભ્રમીશ તો થાય છે રાત્રે શિયાળા રાતમાં ક્યાંક સંકલા સુઈ જાઓ અગિયાર વાગ્યા છે આ બધા સુઈ ગયા હોય ને તમે તમારી રૂમ પણ શિયાળ રાત ઓળી ગયા અને પછી યોજનાઓ ઘડો યોજનાઓ ઘડે કાલે આમ કરીશું વર્ષ પછી આમ કરીશું ખરાણું કરીશું તેમ પછી યોજનાઓ ઘડો નહીં તારા કોઈ બારા એને પૂછે કેમ હતું કાકા જાગો છો કે છે કારણ જાગતા નથી યોજનાઓ ઘડે છે દીકરી બ્રહ્મા થઈ ગયા ભાઈ શું થયું ભાઈ બ્રહ્મા બ્રહ્મા બ્રહ્મા બ્રહ્મા થઈ ગયા પછી એનું આવે એ ફળ પોતાના હાથમાં નથી બ્રહ્મા થવાનો આત્મા છે પણ ફળ કુદરતના હાથમાં છે વિસર્જન કુદરતના હાથમાં છે સર્જન બ્રહ્માના આત્મા છે અને વિસર્જન કુદરતના આત્મા છે બહુ મુશ્કેલી વિસર્જન થઈ એટલે ભ્રમિત થઈ જાય તે વખતે તે વખત ભ્રમિત થઈ જાય અને મામા થયો આનો સસરા થયો બધી ભ્રમિત થઈ જાય જય હિ સત્યુભાઈ વૃક્ષ ભગવાન આવ્યા હોય ને તો આપડે પૂછીએ ભગવાન શું હાથું છે આ બધું કેમ નો હાથી કરવા ખરી સુધી અમારે બધું કરવું એટલે આપડે પૂછીએ રાઘદ્વેશ છોડવાના કહો છો તો રાગદ્વે છોડી જાય રાગદ્વેશ રા ક્રોધ અને ક્રોધ ને માન છે ને એ દ્વેષ જાય છે અને લોભ અને માયા એ રાગમાં જાય છે શું ને આ રાગ દ્વેષ બે શબ્દ અને બે ને બે ના થયા ચાર ના ચાર પુત્રો કેવાય તો પછી ભગવાન કેમ ના રાગદેશ છોડાવે છે હું વિતરાક પછી ના થાય તને સમજ નથી વિતરાગ તું કેવી રીતે કેવી રીતે તું વિતરા નથી માટે જ્ઞાની પુષ્પા સમજી શું કે છે આ સંસ્થાના ધક્કા થી આ સંસ્થાના સહયોગ થી તારી ભ્રમણા ઉભી થઈ ગઈ છે આ પશ્ચિમ એ તો બધો એક્સપર્ટ માણસ પણ તે કોઈ થોડોક ગાડીમાં આમથી આમ ફરે ગાડી ચકલી ફર મારે એટલે એને પછી ભ્રમિત થઈ જાય કે છે પછી આપડે પૂછીએ કઈ પૂર્વ પશ્ચિમ નો પૂર્વ નથી પુછ કે ભાઈ શું છે આત્મા તો વિતરાગ છે આત્મા તો વિતરાગ છે પછી શું છે તે આત્મા વિતરાગ છે અને રાગદેશ છોડવાના કહો છો કેમનું કહો છો ના રાઘદેશ તને હોય એટલે રસ્તો દેખાડી દે બીજું કશું આમાં છે નહી જોવા જાય પણ ભોમિયો હોવા જોઈએ ભોમિયો ના માર ખવડાવે શું થાય જેને રાત દિવસ સંસાર નો એક પણ વિચાર આવતો ના હોય કેવું એક પણ વિચાર ના આવતો એનું નામ જ્ઞાની અને પોતે આત્મા માં જ રહેતા હોય નિરંતર એવા જ્ઞાની પુરુષ ના બધા પાપ ધોવાઈ જાય તો ત્યાં તેને પૂછ કે તે ઉકેલાઈ જાય ત્યાં તમારે ગાનાર નતું ને ગાકા કરતા હતા બધા ભરત બેસો આવનારી <coughs> સરસ લાગે બોલા કામ બે હજાર કામ કરતા હોય તો માનું ચોક લાગે બીજા બધા પોતાના કર્મ ને થોડે જ છે એ બંધાયેલા કર્મ ને છૂટે છે બધું આખું દેવ લોકો બધા કર્મ શું કે છે એમનો કર્મ પૂરો થઈ જાય દેવગતિ નો એટલે અહીંયા આવે પછી ફરી બોંધવા પાડે હું પણ છે ત્યાં સુધી છે કે છે આત્મા શું કે છે તું તું બે જુદા છે તો તારો સંસાર અને તું એક થઈ જાય એટલે થઈ જાય પણ એક સમજાય વગર ખીત બને આત્મા નો વર્ષ થયા શિયા એકતા થાય આ દેખીતા જોડે ભયબંધી હોય ને તે પચાસ એકાવન વર્ષ તૂટી જાય તૂટી જાય કે ના તૂટી જાય ભયબંધી તૂટી કે નહીં તૂટેલી બઉ થઈ જ નથી આ વિ હું કમાયુ ખોટ ગયતા મારા ગ્રહ રાશિ છે એવું બોલે જ્યોતિષી પણ આ જ દેખાડે કે મારા કયા કયા ગ્રહ રાશિ છે કરતા થયો માટે કર ચોખા કામ કરે ના જો ને કંટ્રોલ ના ઘઉં અવાજ છે લોકો અવાજ ત્યાં અવાજ બહુ મોટા વસ્તુ છે અવાજ તો મોટા મોટી વસ્તુ છે એમને બબડ ના નીકળવા ના લે જે હું સાલું સુવેવા જઈશ મા બાપા એની શું છે નતાબલે તે મે શબ્દ ના બોલ ને તો મત આ તો રાઈટ પાસ એનું મન ના ન ગાતી મત અડધો થઈ જતો ધરતી જોડે મેં લગાડી દઈ ને ઓલવું લગાડ્યું નહી મામ થાય કયા અવસાન બધા મને બધા બહુ જાતના થાય હિસાબી હોય દેવગતિ દેવગતિ સુખમ સુખમ નથી શક્તિ હોય તો બોલે બોલવા લા આને નહી તો માર જગાતા ના આને જોરથી જ જ જ જત ને ઇતર્લે સત્સંગો ના હતા કેસ બગડી ગયો છે સત્સંગમાં વધાય જાય તા કે બગડી ગયો છે ભાઈવાત કઈ વાર મહા ફાયર કેરાલે રાલેલાનેથી ફાયરેલાનેથી જાણી બોજ ના ટોળા માં લોકોને જે કેવું હોય તે કેવા અમે જુદા ટોળા નાખીએ જુદા ટોલ અમારો ટોલ વાતાવરણ ની તો અસર પેલી સારી તીર્થ સ્થાન એટલે ભગવાન ત્યાં ભરેલા ને એ વાતાવરણ થઈ ગયું કાલે જવાનું કાલે પછી જયારે આનું આરાધન થાય ને એક વાળી કાઢવાનું છે જ્યારે એક વાળી કાઢવાનું છે ને આ તો બધું રિલેટિવ છે આ રિયલ નથી રિલેટીવ તમે રિયલ છો કાયમ ના સોદા થોડક કરવા પડે ના કરવા પડે કાયમ ના સોદા ના કરવા પડે કે આવત આ જ્ઞાન પ્રાપ્તિ કરવાનું તૈયારી રાખજો આ તો જ્ઞાન થયું નઈ અમે આવતા અપવાના છે બધા તમારે કાલે જવાનું થઈએ છોકરા બહેરા બંગલા બંગલા મોટરો બોટરો જે મળવાનું છે ને એ તો બાય પ્રોડક્ટ છે ફ્રી ઓફ કોસ્ટ આપડે પ્રોડક્ટખાનો કરીયે પણ બાય પ્રોડક્ટ નથી મળે ને એવું આ ધર્મ કરતા કરતા કરતા આ સંસાર નો બંગલા રહેવા કરવાનું જે નાના બાબો હોય તો એ પણ હોય છે બાબા ને પણ પૂછા કર્યો છે પણ આ બધું મફતો લઈ ને આવ્યો છે હું શશિકાંત છું નઈ એ તો અહીંયા પણ તમારું પોતાના કામ ના લાગે આપડે રિયલ સત્ય જય સશ્રી પાપ ધોઈ ગયા તેનું લક્ષ બેસી ગયું અલગ નિરંજન છે આત્મા કેવું છે અલગ નિરંજન એનું લક્ષ કોઈ બાળક બેસે એવું નથી ગમે તે ગમે તે કરે પણ લક્ષ ના બેસે ભાગ પાડી આપે પછી પોતાને લક્ષ બેસી ગયું રાતે ધ્યાન રહી તું કે રાતે કર્યું તું ધ્યાન ધ્યાન બતા જ્ઞાન બીજા લોકો કાચું પડી ગયું છે ને પરિપક્વ થઈ જશે આવતા રવિવારે રાખ્યું બીજું કુસ્તકો વાંચવાનું નથી કશું આત્મા જાણવાનું જાણી લીધું શ્રીમદ રાજચંદ્ર આવડે મોટા પુસ્તકો પર શું લખે છે પુસ્તક ના ઉપર લખે છે કે જેને આત્મા જાણ્યો તેને અસર વધાર આત્મા જ્ઞાની પુરુષ ની પાસે છે પુસ્તક માં આત્મા હોય નહિ પુસ્તક માં વર્ણન કરી શકાય એવું નથી થઈ શકે એવું નથી વાણીમાં ઉતરે નથી આત્મા આત્મા શુદ્ધ ચેતન છે એતો જ્ઞાની પુરુષ ની કૃપા થી પ્રાપ્ત થાય એવી વસ્તુ છે એટલે પુસ્તક માંથી કઈ મળે નહી પુસ્તક માં તો માર્ગદર્શન સારી છે આ બધું ચલાવે છે જગત એવું સમજાઈ ગયું છે બરોબર બરાબર નહીં થયા તું ગયા તે સહાય થાય છે પણ તે અમારી આજ્ઞા મળે ને તો સાહેક સંગીત લાભ મળ્યા કરે નિરંતર અને સંસાર વ્યવહાર ચાલ્યા કરે અક્રમ વિજ્ઞાન છે જેમાં ડાળી આપડે ના જોઈએ ઉગે છે ને એ લક્ષ્મી બક્ષી બધું વ્યવસ્થિત ના નિયમ ના હાથી જ આવે છે સમજ પડી ને પછી કોઈ ના સત્તા નથી સંદાસવાની સત્તા નથી तो ना ना। वो तो मेरे को निश्चय है इसीलिए तो वो जो आपकी आज्ञाएं है ना वो भी मेरे लिए मटीरियल और इन दोनों सरखी थी लेकिन फिर भी बुद्धि का कोई अहंकार के कारण शायद वो इमेरियल मालूम होती है तो वो अहंकार निकल जाने से वो फिर ऑटोमेटिक ही है तो अहंकार अहंकार जो अहंकार था ना इसमें मन बुद्धि और जित और अहंकार चार चीज का अंतस्करण है इसमें थी हमने जीव भाग सब निकाल लिया जीवा जीव का बनेला है कैसा बनेला है वो जीवा जीव का बनेला है तो जीव जीव और अजीव हाँ दोनों भाग के बने है इसमें थी जीव भाग निकाल लिया हमने और जीव शुद्धात्मा बैठा दिया उसका स्कूप रख दिया અજીવ ભાગ રહ્યા અભી સમજ ગયા તો અહંકાર અજીવ ભાગ કરો અ રહ્યા તો ડ્રામેટિક અહંકાર રખને કાઢી તો ડ્રામેટિક સમજા નીકંદ નાટક કે અંદર કામ કરતા ની તો કે જાનતા મેં લક્ષ્મીચંદ હું ભૂલને જતા હનુમાન પ્રસાદ હૈ નાટક કા ખેલ કેમ હૈ સમજ ગયા ખેલકા ભી હનુમાન પ્રસાદ કા નાટક કાપના કોઈ નહી આપણા તો આપણા સ્વરૂપ સિદ્ધાત્મા સમજ ગયા ની वो समझ में आ गया नो मैंने पहले से ही समझ रखी है नहीं बरबर जो नहीं समझी है ए? जो नहीं समझ में आया है वो आपकी कृपा से समझ हाँ जो आप मुँह से बोल रहे हैं देखो नो जो बात आपने जो समझ दिया था नक्स को करेंगे दूध तो था मगर दूध में पॉइजन डाल दिया था दूध क्या काम में लगेगा काम नहीं आएगा કામ નહી લગેગા દૂર તો હૈ થોડા ડાયા હૈ્યા તો ભગવાનને બોલા આગેવાનો જાન લાયા હૈમે અહંકાર સૌ ફાળ ડો બોલતા જ્ઞાન જો જ્ઞાની લેતા હોય જ્ઞાન પકડ લો આગે કાપના જો જાન લાયા હતા ને કે પોઈજન વાળા થાય બિલકુલ ફાળ ડાલો આપણે કે ભગવાનને એ બોલા અહંકાર કા પજન થાય કામ કા નહી થઈ જ્ઞાની જોતા શબ્દ થી કામ હોય ત્યાં બોલને કાબ હમને કુ જાન મગર હમકુ કામ લગેગા નહીં પછી જાણેલા તો હમકુ સચ્ચા જ્ઞાન દેજો સચ્ચા જ્ઞાન મીલ વોન થી આધાર છે આગે કાધાન તો કિસીમી લગેગા તો ભગવાન ને બોલા હૈાન જ્ઞાની પાસે લેવાની પાસ જે હૈના પાત્ર દુધ મે પાસ અમૃત લે લો ક્યાં બોલતા અમૃત જ્ઞાન હૈ આગેરે સેટ હોય સેટ હોય થોડા ટાઈમ મિલે સત્સંગમાં આદમી દેશ તો ચોક્કા હો મન ચોક્કા હોતા હોય મન ચોક્કા હોય ગોકાત બોલાવિદા ખુદ્ધ આત્મા હનુમાન પ્રસાદ કોણ હૈ તો આગેથી ઘનેગી હૈ ક્યાગારી કે હું જબ તક ભાન હૈ ત હોતા કર્મ લગતા નહીં રહેતા બંધ નહીં હોતા આશ્રવ તો હર એક જીવતા હમબદ્ધ તો જ્ઞાન કો અચ્છી તરફ સમજા હૈ મેન આપે ક્રમબદ્ધ યાની સિસ્ટમેટિક રેન્જ મેં તો સમજા અપ અનસિસ્ટમેટિક રેન્જ મેં સમજના હૈ તો મેં બરોબર સમજી લીધું છે પણ આપણે અક્રમ બને સમજ લી નહીં તો અક્રમ થી જાન લેવા સમજ ગયા નહી ક્રમ જીત લગેલા સમજ ગયા વસ્તુ અલગ હે ध्यान में आएगा जो वस्तु अलग है कभी कभी सिद्धार्थ ऐसा ख्याल तो आता है कभी कभी नहीं हमेशा ही ख्याल रहता है हमेशा, रहता था था। हमेशा रहने का मतलब उसको याद करने की जरूरत नहीं है जैसे जैसे करने की जरूरत नहीं है याद करने की जरूरत नहीं है उसका कारण है मैं बताता हूँ मैं कारण भी बता रहा हूँ वो जो हमेशा याद है उसका फिर याद करने से क्या प्रयास कोई जरूरत नहीं તો કેસે હમને ગતી પઢી ચારો છો આઠ તાર અઠાઈ પહેલે તો સિસ્ટમેટિક રેન્જમાં અપ સિસ્ટમેટિક રેન્જ મેં પઢનેબા હમ કરે તો છ કે અડતાલીસ યા છતાલીસમેટિક રેન્જમાં યાદ આગાયા કે અડતાલીસ ફર બાર બાર રમા ફાયદા એકદમ નિશ્ચિત રૂપ થી યાદ હાટર પરસેન્ટ યાદ કરવાની આવશ્યક તો મેં બેતા નહીં હા લગવાસી મેં શબ્દ વગેરે કોઈ ઉચ્ચારણ નહીં કરતા હું બરોબર કુને આપકો શબ્દ થી પરે ગયા હુ સમજ રહ્યા अब वो शब्द मुझे नहीं मान सकते हैं वो तो केवल आकाश का विकार मात्र है वो क्या मानेगा समझ गए आत्मा तो उन विकारों से परे है यावन मात्र जितने कर्म हो रहे हैं आप कर रहे हैं या मैं कर रहा हूँ या ये कर रहे हैं या कोई जड़ से कर्म हो रहा है वो तो प्रकृति ही मानी कर्माणी सर्वश अहंकार विमूढ़ आत्मा करता अहम इस मन्य थे अहंकार विमूढ़ चित्त जिसका है वो ऐसा समझता है कि मैं कर रहा हूं पेशाब लगेगा पेशाब करना ही पड़ेगा भूख लगेगी रोटी खाना ही पड़ेगा वैसे उत्साह लगेगी दादा भगवान के पास जाएं वो जाना ही पड़ेगा वो ऑटोमेटिक <laughs> रेंज में और सिंगल रेंज में ही आता है जैसे सोलह के बाद गिनती सत्रह की है अगर कोई को विस्मृत हो गए वो अठारह गिनते हुए तो उसकी फुल है गिनने वाली की फुल स्नेस किसकी है आत्मा की कोई फुल नहीं है आत्मा तो अविचल निश्चल भाव से, अव्यक्त रूप से व्यक्त स्थित आकाशवत ऐसे स्थित है तो वहाँ याद का भी कोई प्रयोजन नहीं है वो तो आत्मा के अंतर्गत सारी याद है बराबर है લક્ષ બેઠ ગયા તો અલગ નિરંજન હૈકા લક્ષ કભી બેઠે ઐસા નહીં આચાર્ય મહારાજ પઢ પઢ કરતા કે મેં સિદ્ધાર્થમાં બોલ દીયા કે ભાઈ એ ફાયદા નહીં ફાયદા નહીં લક્ષ્ય જક્ષ્ય નહી આ ફાયદા હૈ फिर मैं शुद्ध आत्मा हूं ये बोलने का भी कोई प्रयास नहीं, नहीं, नहीं है जैसे विज्ञा तेतु परातत्व शास्त्राधीत स्व निला विद्या तेतु परातत्व शास्त्राधीत भगवान शंकराचार्य का वाक्य है दूसरा वाक्य अविज्ञा तेतु परातत्व शास्त्राधीत स्व निष्फला विद्या तेतु जब उस परातत्व का भान हो गया परातत्वे परातत्व शास्त्राधीत निष्ठला तो भी शास्त्र पढ़ना बेकार हो गया जैसे वो गिनती को याद करना कि की सात सौ अट्ठाईस औसत बेकार है इमीडिएट रिप्लाई है जब शास्त्र छप्पन इमीडिएट मिल गया रिप्लाई इमीजिएटली मिल गया आपके क्वेश्चन करते ही जब रिप्लाई मिलता है तो उससे आगे फिर क्वेश्चन की संभावना ही नहीं होती ध्यान में आई ना तो विज्ञातेतु परातत्व शास्त्राधीत निष्ठला उस परातत्व का भान जब हो जाए तो फिर शास्त्र पढ़ना भी देखा, मगर अगले चरण में क्या बताया अविज्ञाते तु परातत्व शास्त्राधीत निश्चला अब वाक्य सरखे से हैं, एक दूसरे के विरोधी से मालूम पड़ते हैं लेकिन विरोधी हैं नहीं दूसरे में अविज्ञाते जब तक उस परातत्व का भान नहीं हुआ अविज्ञाते तु परातत्व शास्त्राधीत निश्चला जब तक उस परातत्व का भान नहीं हुआ तो भी शास्त्र पढ़ना बेकार और जब जब उस परातत्व का भान हो गया तो भी शास्त्र पढ़ना बेकार इसका मतलब दोनों सेंटेंसो में ये बात बताई गई कि शास्त्र पढ़ना बेकार मगर वो बेकार नहीं है जैसे गिनती याद होती है वो पहले सिस्टमेटिक रेंज से याद होती है <laughs> फिर कोई क्रम नहीं है जैसे सात इसमें कोई क्रम है वो सीधी स्ट्रेट रिप्लाई है तो इसी तरह से क्रम और अक्रम ज्ञान जो है अक्रम ज्ञान जो है वो निर्गुण ज्ञान है मगर ये निर्गुण आया से, निर्गुण के अंतर्ष सही गुण है 23 बार उन्नीस सौ पंचोते મતા લાખો હતા ગતમતી પકડાયા લાખો હતા જાણીયે નઈ હું જાણું બેન છે જાણી ને પકડી રાખું કદાગ્રહ છે દુરાગ્રહ એટલે તો આપડે એને કહીએ કરી ના કરવાનો એટલે મજા ને અઠાગ્રહ કોઈ નો ના હોય ગામ નો ના આખું થઈને લગતી નહી જગત માં અથાગ્રહી હોય રાજ અથાગ્રહ હોય 아아っ.. heck streeny had agrar had agrar had neogiyan mari had, strere had, nepali había nageleri at바 eight delle meek. meer dame bolt vane caveome e apadi agraw charioti ok iho io better than the fote લાતો લાગે અનુલ છે નહી પકડેલું પકડાયું મનમાં એમ લાગે પુરસાદ એ શું કારણ થઈ નહી જપ થતું નહી તપ થતું આ જપ તમને કઈ નથી કરાર જ નથી કરાર જ નથી દેને બે કરો એ કરો ભારતી જ નથી આપડે આપડે તો બધું અંતર હક પણ તો ખડવો છે આપડે હક પણ નથી આપડે હક પણ આપડા આ તકુર સાધી ભેદ ભેદી લઈ જાય ભેદ ભેદી સહારો આપે એ ગય ને આણા આ બને સીટી જાય આરા બારે તો જ જમવાનું હોય ને ત્યાં ઉડી અને જમવાનું ના હોય સુબારો લખુમલી વારા ભાઈ ને તે તારે બોલા તું ધારા ગયો મારે ને ઓને રાખતે લીકુમલે આલ બને ભેદી જે તો ગય નિર્દલલ કહે છે બહુ લોકો મને બે ચાર જણા બધાને હવે હળવે હળવે થોડાક અહિયાં આવવા માંગે છે દર્શન તો કરાવો અમને જ્ઞાન માં વાતો નથી હોય એટલે બધાને કરી ને જ્ઞાન ની બહુ આખા રાખશે ને કે દર્શન તો કરી જાઓ બઉ દાડા નથી આપવાના અમદાવાદ હિરાણી રસ્તા બની ગયો કે વિધાયક આગાલા ભગવા વિધાયક આગાલા ભગવાન કૌધલ મો ના કે વિધાયક ae pradhan janee hi kar ban par parana ree gar maae pradhan vega muti ne dil dodine jag go lok vikaan vega muti ne dil dodine jag go lok vikaan कविता देव मुसी ने दिल जोडी ले या मनो कविता उन्ही पट पट नवुननारा हरि सब सत संतता उन्ही पट पट ओ बेगाना हरि પટ અભેનારાટ નાટ અભેદના ઝટ પટ ફુલ્લુ કર્યું હૃદય મહાવી નાટપટ ફુલ્ કર્યું હૃદય પટ ફુલ્લ કર્યું હૃદય મહાવિકા ભટપુલો કર્યું હૃદય મહાવિકા સૌ ઘર મોક આ દાદા ભગવાય जग देवी मित्र भारत पर जय हो हिंदू का आज का जगनी विद्या बालक पर जय हो हिंदू का बुद्धिदा गुरु उपयो पीहाय वरण कुपा मोदी ने गुरु उपयो